કે નહી બાપમાં જવું બુદ્ધિ અને જેની બુદ્ધિ કાતી હોય ત્યારે નિશ્ચય ના કરી શકે માણસ અથવા તમે જેટલા પ્રશ્ન પૂછતા હો ને એ બધા નિશ્ચયથી તમે તરત જવા દેવું હું જો નહીં અને બુદ્ધિ જો કાતી હોય અને હવામાન દોષ આપવાથી સંસાર ઉભો રહેતી અને હું શું કઉ છું સંસાર જો આપી નાખ તો તમારા દ્રષ્ટિ મૂળ પ્રાથિકતામાં છે તો અહીં આપો તો અહીંયા બુદ્ધિ થઈ જશે એવું નથી બુદ્ધિ એવું નથી કે આપડે પણ બુદ્ધિ સ્થિર થવી જોઈએ બુદ્ધિ ને સ્થિર બેસી જાય છે એમની ગા બધી વસ્તુ હોય પ્રપંચ હોય આખો જગત માં અને છતાંય આની તરફ જે સ્થિર બુદ્ધિ કરવી એ કઈક સમજણ માગે ને સમજણ એ સમજણ ની જરૂર છે અને મારમારી કરીએ તો આ લઈ જાય માટે સમજણ માં લાવવું સમજો નહીં તો માંગ થાય તો ત્યારે જો આપડે તો વાત નો ઉડી જાય મારી પાસે લોકો ખોટો આપી દઈશું મારી પાસે સ્ત્રીઓ અને પુરુષો જેમ ત્યાં આગળ પોતાના ગુના કોપ ને બધા અમારે જોતાનો ગુનો શીખવાની શક્તિ નથી ધરાવતા માણસો શું કહ્યું અને મારી પાસે ઘણી ખરીદ સ્ત્રીઓ ઘણા પુરુષો ને ત્યાંથી અત્યાર સુધી આખો તકતો આવે આવું મોટું એપ્રિસિડેન્ટ થયું નહીં નામ દોરી હોય એ ગોઠવ કરી હોય દોરી આમ આમ બારી બેઠી ગોઠવ કરી અમે એક એક વાત તમારી વાત બીજા ને કહીએ અને જોવા કોઈ કહીએ નહીં જાણીને ધરતો એક આગળ પાછું રાખી આપી છે જોખમ બહુ મોટું છે પોતાનું બધું આખું કહી દેવું એક વાત કઈ હોય તો લોકો દબડા છૂટો કરવા માંગી દરેક ગુના માફ કરી આપ પણ દાદા અહિયાં છે ને મહાત્મા કહીએ છીએ હું જસુભાઈ ને કહું દબડાવતા નથી વચ્ચે આપડે પ્રતિક્રમણ કરેલું અહિયાં એક કલાક સુધી અને પછી બધા ફરો ફર બોલવા મળેલા બધો રોગ નીકળી જાય કારણ કે ભૈરી ભૈરી ને એનો ધણી પગયા લાગે તો આગળ માફી માગે તે આગળ પતિ ગયા હતા કેટલા હતા નું બંધન થયેલું તે માફી માંગે અમારી એ રચના છે એ તો એ જોયું ભાઈ ને તેને અમે જોયેલું ઘણા ખરા જોયેલું પર શું મજા પડશે ડોક્ટર સુધક બધા આગળ આવી ત્યાં રહ્યા હતા તેમાં પછી આ જોયું ત્યાં મને કે દાદાજી હવે ખરી પ્રશ્ન નહીં પૂછ્યું કેમ એક ત્રીજી વાર દેખાડી ના પૂછે મહ નથી ગયા બહુ ખ્યા પછી મારી સ્થિતિ થાય પછી બીજા ભગવાન શબ્દ ઉપર વાત નીકળી દાદા ભગવાન નહી તો આ લગ્નમાં રહે છે ને ભગવાન જેવા લોકો બઉ લાગશે આપણે તો ઠાકોર ને માણસ નથી કરીએ બધાનો બધાનો બધા પાછું રહી નથી દાદા એ બી વાત નીકળી કે પાછો ખેંચવાની જરૂર નથી આ છે શબ્દ नोंद आसक्ति रहे नोंदती પડે તે પેલી પ્રતીથી થાય આ કરવા જેવું કાલ જેવું પ્રતિક થાય નહી કાર્ય થાય નઈ પછી ધીમે ધીમે સાઈને એને સાયન્ટિફિક રિઝલ્ટ થી આવે ને દાદો ચડવા अपने प्रतिक्रन कर लूसी सकान खरु प्रतिक्रन कर प्रतिमानी लुभा जाओ वे नही नही ફેફરતા હોય અમને નોંધ રાખીએ નઈ ડકર જ નઈ ને કોઈ છે નોંધાય ના રાખીએ साझे कहता था नहीं, आप कहता था कि नोंद को नहीं ना कि नो रा तू तो हूं नबी गई देखने ના એ ઓછી આ વાત માં ભરે તને તું જયારે ત્યાંથી નોંધ રાખું ઓછું થાય પછી તરફ ને હું તો નોંધ રાખું છું પોતાની નોંધ રાખી એવું રાખે તું આટલું બોલી ગયા ને હા બરો લાગાવા જો આશક્તિ કેવાય સાચો પ્રેમ તો ઉતરી ના જાય हमारा प्रेम तदन ता तो नोदद रख के रेना आपने कृपा थाए था था तो औ थई जाए जल्दी भी जाए हमारी हमारी भी बात है पर तू का जाते तारे काढो इधर रिकाय काम करियो इधर काम सब गुना ई का सब ले इधर हम दो दूनो अदद रे नोद रख लेऊं આ આવું દે નથી મારી મત કઈ રાખશું ને કોઈ વડું કરું થાય રાખશું ને બીજું અમે કોઈ પેલી વાત કે दादाजे नो रखा कई नुकसान गतिथी बैठी नुकसान हाँ अनुभव जैसे फायदा प्रतिवर्तन मैं रीत એકદમ ના પકડી ચડી જાય જોરદાર નીકળ્યો નીકળ્યો સાંજે જોરદાર આ જગત કોઈ શાસ્ત્ર પુસ્તક એમ નહીં લખ્યું કે આ જગત ખરેખર વાસ્તિકતામાં શું છે આ જગત દોષિત છે જ નહીં ગણિતથી જોવા જાય તો ગણિત સીધો જાય તો દોષિત કોઈ છે જ નહીં લોકો દોષિત દેખાય છે લોકો જુએ છે એ દશીઆ છે છે રિસ્પોન્સિબલ છોકરે માર્યો કે છોકરા દોષી ગણાય લોકો ગર્યું ડુંગર પછી ગભરીને પડ્યો કરે આ ગુનેગાર છે ત્યાં સુધી બુદ્ધિ સ્થિર ના થાય બુદ્ધિ સ્થિર ના થાય એટલે ખાવાનું ના ના આવે એટલે આપણે શું કહે છે કે આખું જગત નિર્દ્વસ છે ભૂલ મારી જ છે તો બુદ્ધિ સ્થિર થાય છે નહી તો મને ભૂલ ગુનેગાર ઠરાવે તો સ્થિત થાય ગુનેગાર ઠરાવો શું છે જન્મો વધ્યા કરે સંસ્થા બટકવાના પ્રશ્નો અને આ ઠરાવ એમાંથી આ જે બધા એ કરીએ નોંધ રાખીએ નું કહી ગઈ માનસિક <Nups> દાદા નોંધ રાખીને શું ફાય નોંધ રાખતા ખબર નહીં પડે ને ના જોતો જઈશ ને કા દાદાજી કાતું તમને યાદ બધું હોય છે આપડે નોંધ નથી પણ યાદ બધું જ હોય છે આપણે યાદ હોય પણ નોંધ નહી નોંધ નહી અમારે કઈ મોત અમારું નત હોય તો મારા પોતાના લેવાની વ્યક્તિઓ થાય ને હું રાખતો મારી મતું ને દાદાજી વડિયા હોય તો નોંધ રાખશે એવું प्रेमज हो वडया हो तो प्रेम बथे हां એટલે નોદ ના રાખી નોદ નહી રાખ તો દુઃખ દુઃખ તો જતું રહે એમ ન બથે એટલે તમે તો નોદ રાખી દે ને પેલા રાખ સાહેબ એ પેલા ઘડી રાખે સાહેબ પેલા બો રાખેલે હવે ના આરી આલી કરી દેને ગમી હે અને પેલો અમેરિકન વાળા ને ની વાત કરે તમે मैंने बहुत कई पूछते पूछती मटन मटन बढ़ु छूटी गोरिकन इंडियन मैं આપણે કોઈ ન રાખે પણ કોઈ કોઈ સગાવાલા બોલે તરત નોંધાવે સગાવાલા કોઈ કીધું તરત નોંધાવે એ તો અત્યારે કહે બધા નથી રાખતા નથી રાખતા હિમંત મોટી ઊંચી વાતો સવારે સાંજે બંને વખત સારું લીધું ધંધો છે નોંધ રાખવાનો ધંધો મારું આમ કરી છું જોવું પડશે ખબર જ નથી જોવું પડશે કે નઈ ખબર જ નથી નોંધ રાખું છું કે નથી રાખતો નથી રાખું ખબર ટાકો માં થયા કઈ નહીં એવું કશું છે નહિ અત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણ કઈ માંગે નહિ અચ્છા નહી રાખવા જેવું નથી જેને કે ગી તે રત્ન બ્રે નોદન અરકે નવે હતી નોદન અરકે નવે હતી કે કે જો મે જોदशी માગનો કને મોટા રા આને બગનારે બહુ વધા ગુરત લેના પડે હા આજ્ઞાને વાત આજ્ઞા સર નોંધ કરવાના પછી નોંધ કાલે મોટું વાક્ય નોંધ જ કરવાની વાત નોંધ રાખે નોંધ રાખે મોક્ષ જેવું હોય નાખવી પડે અમારા જેવા ઘોડામાં દરેક વસ્તુમાં લગવાનું ભૂલી જઈએ ધંધો ના થાય પણ નોંધ નોંધ સંસ્થા દીપાવત છે શું કરે છે સંસાર દીપાવે સાહેબ નીકળવા ના દે સંસાર દીપાવે ખરો સંસારમાં નીકળવા ના દે કોટ કરી દેવા ના દે નીકળવાના મુદ્દાની નહિ મુદ્દાની વાત બધા પણ દાદા એવું બને છે કે સંસાર ની અંદર નોંધ નોંધ રાખવી જ જોઈએ એવું શિક્ષણ મળેલું પણ જે લોકો એવું ટેલા જોવા માટે આ તો બહુ ચોક્કસ જ માણસ છે એનું બધું આ ચોક્કસ જોઈ અને એમને એમ થાય કે આ કઈક શું થયું શું આ ચોક્કસ માણસ ગણતરી માણસ એના સંસારના ટેકા પડી ગયા બધા લોકો વિચાર માં એમ થતા ચોક્કસે ગયેલા ને ધારામાં હતા દાદા નોંધવા ધારામાં એટલે નોંધવા દુકાન નું નિદાન નાદારી લઈ જાય ઠીક જો મોકિ જવું હોય તો આ નાદારી કાઢી દે મોક્ષ જેવું હોય ચોક્કસ રહેવું છે બને નહીં બે બને નહીં સંસાર સાચો હોય મોક્ષ જેવો ઈચ્છા મોક્ષ ની ઈચ્છા હોય તો આમ હોય તો આપડે સમજ એક ઈચ્છા છે આત્મસન્મ કોણ થયું બધી ઈચ્છા છોડીને આ સુધી બધો એ સદમુખ થયો નહી આપડે અહીંયા આગળ એવું છે ઘરમાં રાખીને કરવાનું છે એટલે આપડે હું શું કરાવું છું નોંધો બધો બંધ રાખાજો આપડે બરોબર છે ઘરમાં રહ્યા બીજા નોંધ રાખે હું ન રાખું એટલે કોણ નોંધ રાખે છે કશું હડુ જેવું કરું ગંગ કરું નહી ઉત્તમ વસ્તુ બધા જગ્યા બહુ નોંધ રાખે છે મારી શું કામ ચાલુ દેખાય નોંધ જ ના રાખી નોંધ રાખવા દે ને એ તોહા રાખવાનું તો રાખવાનું હતું અહી નહીં રાખવાનું અહીં રાખવાનું તો નહીં રાખવાનું લાય લાય જાય ભગવાન એકલો કે નિશય માં ભગવાન શું વ્યવહારો રાખ દે છે એ આપડે અહિયાં આગળ રાગદેશ ના રાખે છે રાગદેશ આપણને હા ભણવાની જરૂર છે વાત સમજી જવાની જરૂર છે આ હા સવરી મીટિંગ થી થાય કંટાળી ગયા લઉ સાત્રનો આવરણ આવર સાત્રનો આવરણ આવર મેસરા રાજેશ નાડે છે રાજેશ આવ લગરમાં આવતે કે લગનમાં છોટીયું દા દા રેલો એ બધી જૂની માન્યતાઓ બધી જતી રહે છે સંપૂર્ણ વિતર થઈ ગયું મોહ ના મોહ ના બધા સંપૂર્ણ વિતરણ થઈ જાય ભક્તિરા બજારમાં જુઓ ત્યાં દર્શન કરે વિતરાગતા હોય તો દર્શન થાય વિતરાગતા અક્રમ માં નવી જાતું કરી લગન માં જતા રાગદેશ નહીં સિનેમા ગયો સિનેમા પર રાગ ને અને આપડે કઈક અક્રમ માં સિનેમા ગયો આપડે કઈક ના નહીં નિકાલ કરવા ગયો હતો નિકાલ કરવા ગયો ચલો ગ્રહણ કરવા ગયો હતો જે આશ્રમ છે તે જ પરિશ્રમ જેનાથી બંધાય છે તે છુટાય છે આ બાજુ છુટાય છે આશ્રમ તેથી આશ્રમ નોંધો તો હરી દેવા નોંધ નહીં વૃક્ષ માં જવું હોય તો નોંધો નું શું કરવાનું दादा आप क्या क्या नोधवाई बोधवाई बधी हमें काढ़ी नाखजो एट आ प्रकृति जो नोत करवा प्रकृति आपने अपने हाँ बे सहमति हम आपकी सहमति काढ़ी ना નોંધ કરે એવું કાયદો છે ને નકા પી ઉભા રહી તો આગળ નોંધ નોંધ છોડે તો દાદા નોંધ છોડવાની ત્યારે સહજ બને છે કારણ કે એના આધારે હું જીવું જોવું એને લાગે છે આપડે ખાવા લઈ દે તો ખાવાનું એટલે જેના ચોક્કસ છે ધર્મ એ બધા જ ચોક્કસ ચોક્કસ છે એટલે સંસાર ના ચોક્કસ નહીં થયા હોય પકડ નાખી દે પછી લઈ જાય રસ્તો છે કે આપનું સારું દર્શન જૈન દર્શન છે એમ કેટલું આપના દર્શન માં છે અને કેટલું સત્ય તરીકે શિકાર આવ્યું છે એટલે જેટલું દર્શન માં આવી છે ને હાથે ના હોય એકદમ ત્યાર પછી ના પ્રતિ બેઠા પછી થાય જે મેં વાત કરી તેની પ્રતિથી બેઠી તે વાત તમારા આવે એટલે તમને સબે જ્ઞાન થી અનુભવ થાય પ્રતિથી જ્ઞાન અને અનુભવ ચારિત્ર માં આવે વાલ વાગે પ્રતિથી વાલ લાગે બરોબર પ્રતિજા એટલે છોડી દઈએ બધું કામ બધું કામ છોડી દઈએ એને આચાર પણ આવ નથી આયા પગ ઉપર મોધુ ની છે એવું કૃષ્ણ ભગવાન કહ્યું ને આમ રોપી દો બધા એમાં એ તો આ રીતે આચાર માત્ર ઇફેક્ટ છે આચાર માત્ર ઇફેક્ટ છે એના આધારે બંધ કરાય ને બંધ થાય ગયા માત્ર માન માયા લોભ સિવાય બીજું બધું આ દેખાય છે બધીક છે અને ક્રોધમાન માયા લોભ વાપર્યો એ કો આ લોકો ેક કરોરી બનતી થાય ના સર નથી કરવા જે બનતી જૂળ કિંમત પ્રતિથી સમયન કેશ એટલે રાત જુદી છે રાત સમજાયું જુદી જાતનું આમ થી કાલે કાલ થી આકાળ માં લાવી દો કે સત્ય જ બોલો સત્ય બોલાતું છે ગાડી માં આગળ પેલા પેલા પાડી નાચી ગયા એ જતીબી કઈ બાજુ ગયા તું કોયા અવરું બાજુ દેખાડું તમારે કાળ માં તું સત્ય બોલાતો ભગવાનુ કઈ છે એટલે સાધારણ આ વ્યવહાર માં સાચું હોય છે તે પાછું પ્રિય હોવું જોઈએ કેવું પ્રિય પ્રિય લાગે પ્રિય લાગવાનું કહીએ કે તમે સારું લાગે સત્ય કેવાય સત્ય જોઈશે પ્રિય પ્રિય જોઈશે સત્ય પ્રિય અને પાછું પ્રિય લાગે ને સત્ય હોય અને હિતકારી હોય તો ના કેવાય કે હિતકારી હોવું જોઈએ સત્ય પ્રિય હિતકારી હિતકારી હા તૈયતો હોવા જ જોઈએ આપડે કાકા આવે બધું થઈ ગયું બઉ થયું મારા તારા મહિ કે તમારે કારો રેડિયો એમ પૂથડું પકડાય છે પકડાય લાતો અને આ સત્ય અમુક અમુક તમે તો મને લાગે પણ છતાં સત્ય છે એટલે જૈન દર્શન જે મને આવ્યું ને એ બધું અમે આપી દીધું બધાને અને હજુ હોય થોડું થોડું વાત આખું આવી ગયું બેન પૂછે છે આખું મોક્ષ માર્ગદર્શન આખો મોક્ષ માર્ગદર્શન એટલે ચોવીસ તીર્થંકર નું જે આપ ते, तेक्षार्ण तेक्षार्ण के ते ते करें लगे। मोक्ष मार्गारम मोक्षारम करना अविनाशी एने जागुण लगते आट्ला गुणों મોક્ષ માર્ગ નો નેતા થઈ શકે બરોબર અને કર્મ કર્મ ભસ્મીભૂત કે ના થતો હોત રાતો કર્મો ભસ્મીભૂત કરું તમારી બીજા જાગૃતિ ઉભી થાય છે બધા આવરણ ભસ્મીભૂત કેટલાક લોકો એમ કે દાદા એ તો જૈન પરંપરા સ્વીકારી છે પરંપરા નહીં અમે વિરોધી હોવું હા વિલાત વિરોધ ને વિરાટ પણ આપની અંદર સમાજિશન ની જે વાત પરંપરા ની વાત જૈન પરંપરા તો એ લોકો જૈન વાયન કે છે મને વેદાંતંપરા કે છે લોકો નો તીર્થંકો નો મોક્ષ માર્ગ હતો તે જૈન નતું તીર્થંકો જૈન નથી જૈન તો આ એક પક્ષ વાળા લીધું અસ્વીકાર કર્યો એક પક્ષ કે ના અસ્વીકાર કર્યો સ્વીકાર થયેલું છે તે જૈન દર્શન ટ્રેડિશનલી એમ કે જે કેટલાક લોકો એવું માને છે કે દાદા તો જૈન દર્શન બધું પરંપરાથી જે હતું તે દાદા એ બધું એમ કે એ કર્યું છે એવું નથી મોક્ષ માર્ગ મોક્ષ માર્ગન જૈન દર્શન પરિભાષિક શબ્દ મારે મૂકવા પડે ની વાણીમાં બધા થયા એ બધા ની હતા નિષ્પક્ષપાતી હતા અને જૈન થયા એ પક્ષપાતીને આ મોક્ષ માં બરોબર જીનને સ્વીકારતા વેદાંતે સ્વીકારે બધા સ્વીકાર જીન અને બધા સ્વીકારે બરોબર છે પૂજાવા વાળા પૂજા ની કામના વાળા પરિવાર આ બધા વચ્ચે દલાલોની જ મજગત છે આ સમસ્યા દલાલો પહોંચવા જતા દલાલ એમ બી પેટ ભરાતું નથી ભરવા દેતા નથી એટલે હું આ તમને દાદા ને બે ને ગોળીબાર કરવા નથી લખનાર મળે એને અજવાડું થયેલું ગમતું નથી આ લોકો ને અજવાડું થયું ગમતું હા એટલે ગોળીબાર ગોળીબાર કરે છે કેટલાક કરાવીશું નહીં ગોળીબાર કરેલું પરંપરાની વાત નથી એમાં ઉત્પન્ન થયું છે ગોળી મારી ઉડાવી દે ગોળી મારી ઉડાવ દે એવા લોકો મોક્ષ માર્ગ છે એટલે આ મોક્ષ માર્ગ છે અને એ જૈન ભલે કેતા એકાંતિક છે એકાંતિક બેઠા વગર નો આગ્રહ એ બધા એકાંતિક શું આ કપડા વગર આગ્રહ રાખ્યો તેના કપડું વેલાડીએ તો મરવા ત્યા હતા નઈ હું મરી દઈશ પણ નહીં પહેરવું કરો ઘીનો અને